દેવદેખો દેખાતા નથી બધા દેવ લોકો છે એટલે ખોટું નથી તું જ નથી આમ સદન ખરું નથી બધું સદન ખરું ના મા પગમાં સર પગમાં ઊંચો કરીને સારી પછી પછી થોડી વાર પછી પછ ઉપર ફરી પલંગ ઉપર ચડવા ગયો ઉપર પલંગ ઉપર ના ચડાવ્યું ફરી પડી ગયો એટલે પછી અંદર કહ્યું ને તું કહો ને એક ફર પડી જો તમારી કહો નહીં પછી અંદર રાતીને મુંબઈ માં જો રતીબેન ઉડવા ઉડતા અમે કરતા એને અરમ હોબરેલો બોવ આવે તેલો કોઈને જવાની મચુકવવાનો ને કોઈને ગઈ પણ મચુકવવાનો હા કોઈ પણ ઇશારે છુકવવાનો બરો ઇશારે છુકવવાનો જો હિસાબ ચૂકવા માટે અવતાર છે આ બધા અવતાર અને ફરજીયાત છે આપડો દેખાય કાયદો શું કે છે કે તમારા મન તમારા મનનો ભાવ ના પગડો છે એકસી હાજર વર્ષ થી મુખ માર્ગમાં આ છેલ્લા માં છેલ્લો છે હવે સ્ટેન્ડ નથી આપતા છોકરા થાય કેવું થાય આ મારા જોયું તો નથી માત્ર ઈચ્છા જ નહીં કોઈ ડિલિવરી પણ સેવા લોકો તો કરતા છે તે મારા માન માનવાનું છે કઈ કઈ નાખશે ને આ કાયમ નો કાકો નો કાકા વ્યવહાર બધું થાય બધું જુદી વસ્તુ છે એ ઉદય નાધીન છે શું છે ઉદય ના આધીન છે એ આપણા છે શું સૂજ ઉદય એટલે જુ જ ના પડે તો જાણું કે આપડે છે પણ આપણું દર્શન દેખાય છે આપણું દર્શન એ જાગૃતિ છે જ્ઞાન વિગતવાર હોય દર્શન વિગતવાર ના હોય દર્શન બાધે ભારે હોય બાધે ભારે ને બાધે ભારે આપણને એમ લાગે સારો ધંધો આ બધી ચાલે એવું લાગે મને ત્યાં પછી કોઈ પૂછે પણ રીતે તમે કહો ત્યાર પછી આપણે જ્ઞાન દરેક ના ગરીબ ને બીજાને કેસિયા કામ કર્યા કરે ઘણી વખત રે છે આવી દશા ઘણી વખત રે છે અલગ અલગ સ્પોર્ટ સમજાય હા હરે પ્રશ્ન સમજાય એ જ આપડે વિજ્ઞાન થાય છે ને અત્યારે ત્રણ ચાર દિવસ થોડોક દફવા બુદ્ધિ દફ ત્રણ ચાર દિવસ થી જ આવતીકા